શબ્દ માં સિદ્ધ આવે વેદ માં આત્મા આવેદ માં આત્મા નિશબ્દ છે શબ્દ માં સિદ્ધ આવે એટલે ગો જ્ઞાની વેદમાં ઉપરી છે એવા જ્ઞાની ગુજરાત ત્યાં તમને આત્મા આપશે શું આત્મા આત્મા આપશે આત્મા બે કલાકમાં તો આત્મા જે કોઈ આપડો અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ કહેવાય શું કેવાય આપણો અહંકાર સર્વસ્વ અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ કહેવાય આપણે ગમ્યું કઈ દાદા ભગવાન જાગુ લે આપડે આ દાદા ભગવાન ને દાદા ભગવાન પ્રગટ થયા છે તે હું પણ આમ બોલ કારણ મારે ચાર ડિગ્રી ખૂટે છે ભગવાન ની ટેન્શન સાત્રી છે મારી ટેન્શન છપ્પન ડિગ્રી છે ચાર ડિગ્રી મારે ખૂટે એટલે પૂરી કરવા મારે શું કરવું પડે મારે પણ આમ બોલવાનું જાત ને ભગવાન કેવડે એ તો જોખમ દરિયા ની પોતાની છે એમાં આપણને કઈ નુકસાન નથી પણ અમને તો કે આપની પુરુષ છે વેટરી છે એ કોઈ પણ જાત ના પ્રશ્નો પૂછી વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી સાત કલાકે આવા જવા થાય સાત કલાક થાય છે બીજી વિધિ કરી કરતા સાથે સવાના ઘરે ખુશી છે ઘરવાળા ખુશી છે એમ થોડી હું કરશે એ વસ્તુ નથી કાતો થયો તો બધું બાજુ ને કેટલા ટકાલૌકિક વિજ્ઞાન કેટલા વખત એક મિનિટે અમેરિકા અને રશિયા આજે શું કીધું કે સારા કામ માટે વિરોધ કરવો જોઈએ અને ખરાબ કામ માટે ખરાબ કામ માટે આપડે એવો વિરોધ કરવો જોઈએ કે જેથી કરીને આજે ખરાબ હિંસા કરી રહ્યા છે આઈટમ બોમ્બ બનાવી રહ્યા છે આજે દુનિયામાં બધા ભય છે અમેરિકા થઈ છે આટમ બોમ્બ આવશે રશિયા નો રશિયા વાળા બળકમાં બેઠા છે એવી યુરોપમાં દુઃખ છે નિરંતર બોમ્બ ખરાબ થઇ જાય આ લોકો ભય નું દુઃખ નથી એટલે ગરબ્લેન ભય નું છે નિર્મૂલન કરીએ આપડે આપડે અક્રમ વિજ્ઞાન કઈ કઈ વાત કરીને આપણે આવો વિરોધ નોંધાવવો જોઈએ કરવું તો નથી હવે છતાં પણ વિરોધ કરીએ આ જે બનાવનારા છે ને એ બધા છે ને કરુણા રાખવા જઈએ બચારા જો આ કઈ બચે તો સારું એમ શું વિરોધ કરીને શું બરવાના दादा 10 दादाइटे उपाय करो हम अपना अपन नाश करे प्रोजेक्शन એટલે પછી ભય જ રે કરવાનું એના માટે જયારે ભય વાળા સાધનો બધા ખરાશ થાય છે ત્યારે સાધનથી ભય ઉત્પન્ન થયો છે એ સાધનો ખરાબ થશે ત્યારે ભય નાશ થશે સાધન ખરાબ થાય સાધન કઈ રીતે ખરાબ થાય પણ એ તો અત્યારે જે ભાવ થી કર્યું છે ને એ ભાવ માં જ વપરાશે ઉપર સિક્વલ માં આવેલો કરવા માટે બધા શાસ્ત્રો લખ્યું છે કે કયામત દિવસ કે પ્રણય નો દિવસ બધા શાસ્ત્રો માં બધા કઈ ગયા છે પુરાણો માં કયા મત નો દિવસ મોટો આવશે પ્રળય આવશે પ્રળય હા એક કાળ પૂરો થાય બીજો કાળ આવે એવું નહી ક્યાંમ નથી આ બધા ઉપયોગ થવાનો હા આપડે તો લઈ જતી ને કે જે મહાભારત ને એવું થાય છે બાજુ આપડે અમેરિકામાં બધા લોકો સમજો ને ભરતજી છે જો આપડે એને રસ્તો બતાવી શકીએ આપડે અક્રમ વાળા અક્રમ દાદા તમે તો મને કે બઉ સરસ કામ થઈ જશે દાદા એ લોકો નો મોક્ષ સાથે આપણે જોઈએ છે ત્યારે ખોડી નાખે બધા તર દરિયામાં દરિયા માં નાખી દે તો થઈ શકે તોડતા નથી ને અડધી કલાક માં દુનિયા નો નાશ થઈ શકે જો ભૂલ કરે ભૂલ થી પણ આપણો ભારત દેશ ક્યાં આપે સમજો લડાઈ શરૂ થાય લડાઈ જો રશિયા અને અમેરિકા ની લડાઈ શરૂ થાય તો ભારત દેશ ને શું થશે આડઅસરો ખરાબ કરી આડસરો ખરાબ અસરો આડઅસરો જે રેડિયો થાય બઉમ પામ ફૂટે પ્રદુષણ ફેલાય જાય આખી આપણે અમુક વર્ષો પછી એનું પણ આ કારણ છે કે એની બધી પ્રક્રિયામાં હશે આપડે એક વાત કરી કે અમુક વર્ષો પછી છત્રીસ વર્ષ પછી બધા માણસ બેચ્યા થઈ જશે અને બેચ્યા થવા માટેની બધી પ્રક્રિયા છે આમ દોઢ ફૂટ ના માસ દોઢ ફૂટ નો હાઈટ થશે એ તો બઉ વાત છે પણ આ તો સુધી જાત નો વાત આ તો આપડે મા બાજુ લડી છે ને એવું આ માં બાજુ લડી માં ખોડો નીકળી ગયો આપડે એવું અમાન્યું છે મહાભારત લડાઈ કામ ભય વાસી આવે ને તારે ખબર પડે બ્રહ્માસ્ત્ર તારે ખબર પડે રશિયા અને અમેરિકા લડી પડશે રશિયા અને અમેરિકા લડાઈ થશે ખરી કોઈ વખતે એની તૈયારીઓ થઈ રહી છે ને થશે ગમે તે ક્યારે થશે બીજા બીજા લેવા દેવા ક્યારે થશે લાગે છે લડાઈ એ તો આઈ થોડા વખત અર્ધા કલાક એ લોકો આટલું છે કે અર્ધે કલાક ને મિસ્ટેક કરે પાંચ મિનિટ ની તો બીજો જીતી જાય પણ એના માટે આપડે કઈ જેને સંસ્કાર છે ઘણી વાર સવાલ એમ એવું લાગે છે શસ્ત્રો પાછળ જે પૈસા ખર્ચે છે ગરીબી છે જે આ જે રોગ છે એનું નિર્મૂલન થઈ શકે એમ યુનાઇટેડ નેશન ઘણા સહરાવ કરેલા છે એનો અમલ થતો નથી તો આપડે એવી રીતે એ લોકોને સમજાવીયે આક્રમ વિજ્ઞાન આપડે બધા કે આજ્ઞાન થોડું ડુબાડો તો થોડા ઓછા ઓછા ખર્ચો કરો અત્યાર બીજો વધારે ખર્ચો ના કરો અને આમાં તમે વાળો એમ જો આપડે સમજાવી શકીએ તો એ ઘણું થઈ જાય વાળો કે તમે સારા કાર્ય માટે પૈસા વાપરો જો રશિયા માટે એવો ટ્રેડમાર્ક મારે છે આ લોકો અમેરિકન માટે મારે છે મારે છે આપડે જો જીયા ના હોત તો આપડે કઈ દખલ જ નથી આ તો આપડે ભયા છે ને કુટુંબીય છે ને ભારત નો ભાગ છે ને બાકી પડશે કોઈ વખતે ખરાબ વિચાર બધા છૂટી જશે આજે પ્રમાણિક પણ નિષ્ઠા ખરાબ નિષ્ઠાઓ થઈ છે દાદા એનો આપણે આ જે ન્યુક્લિયર બોમ્બ ને બધું કરે છે કે આપડે ન્યુક્લિયર બોમ્બ માટે વિરોધ કરવો કે નહી છે અનુબોમ્બ એના માટે વિરોધ કરવો કે નહીં અમેરિકા થઈ જાય જાય આખું અમેરિકા વિરોધ કરે તો અમેરિકા આપડે ચાલુ તો કરવું પડે ને આપણે માની બેસીએ વિરોધ કરે તો સાંભળે વિરોધ કરે તો થઈ જાય થઈ જાય ને વિરોધ કરવાનો વિરોધ નથી ફૂટપાથ છે આ વિરોધ ની મુવમેન્ટ ચાલતી હોય એમાં આપણે સંકળાયેલી આ દર વિરોધ ની મુવમેન્ટ જાય છે એ લોકો જે સામે વિરોધ જે એગ્રી કરે છે કે આપડે બનાવવું જોઈએ આપડે નઈ બનાવ્યો તો રશિયા વાળા બનાવી ને આપણને મારી નાખશે એટલે આપડે તો બનાવવું જોઈએ તો મારવા છે તેને મારનાર અહિંસા છે ને આ પાક માં આરા ની અસર છે ત્રીજા હારા ની અંદર બધા યુગલીવલોકો પ્રભાવ એવો હતો બધા યુગલિકો દેવલોક માં જતા હતા એનું શું કારણ આ બધું ગીતમ કાળ છે વાત કરી વસ્તુ છે મહાવીર ભગવાન कलियुग मू एक क्षण जा। मैं याद कर તમે સંભાવે ફાયલો નિકાલ કરી નાખો એવાનું મગજ માં પ્રશ્ન પછી તમારે જે કરવું હોય એ કરો ત્યાં રહેવાનું ત્યાં જગ્યા જગ્યા બધાને એને જે જે રેવું હતી તો તો મોટા કે જંજા હોય છે ફોટો આપણો તો મહાવિદિક ક્ષેત્રમાં જગ્યા જીવે નહી તો આપણો તો આપડે મહાવિદિક ક્ષેત્રમાં જગ્યા જીવે છે તો અગર તો મહાવિદિક ક્ષેત્રમાં વિદ્યાચલ છે હા જે રિઝલ્ટ તો મારે લેપ તૈયાર છે ઓકે કરાને નહી જે રસ્તો છે હા જાતે આપણે રોકેટમાં જવાનું માનતું કારણ કે આપણે તો મૂર્તિ હોય મૂર્તિ નો મંદિર મંદિર આપડે તો હોય ને આ તો મૂર્તિ નથી હાજર છે એટલે જેની પાસે આપડે જવાનું એનું જુ એટલે બંધાય નહિ ને આપડે આપડે તીર્થકો ગયા આપડે ના બંધાય છે નઈ હાજર છે આ તો પ્રતિનિધિ કહેવાય શું આ મૂર્તિ પ્રતિનિધિ તરીકે મૂકી પછી ઉપાધિ જ નહી જ કહે આખો દાળ એમાં જ રે આત્મા સાથે રહેવાનું છે આત્મા રે બધા કચાઇ ભાવ નિવાન થઈ ગયું એનું આમ જ મુક્તિ તો મારા લોક જેના ગયા તેનું નામુક્ત છે કે મહાવીર ભગવાન ની વાણી પર આ લોકો પકડવા માંગે છે બ્રહ્માંડ તો ભગ્યા કરે છે એમ આપડા બધા મહાત્મા જગત નું કલ્યાણ થાય એવું બોલે નથી સારા કાળ માં ઋષિ મુનિયા ના કાળ માં અત્યારે કઈ બોલ્યા દાદા વચ્ચે વાવાઝોડું આવે ને ગુજરાત માં વાવાઝોડું હતું ઘરે અમારે વાવાઝોડું આવેલું જ મોટું દાદા ભેગા થાય ઉડી દાદા એ ભેગા થયું વાવાઝોડું દાદા તમે ગઈકાલે કેતા કોઈ ચમત્કાર કરી શકે નઈ કોઈ ચમત્કાર ના કરી ચમત્કાર કરો દાદા તમે ચમત્કાર કરો છો કેમ ના થાય છે તમે ચમત્કાર કરો છો ચમત્કાર ચમત્કાર બોલે તેને લાભ ઉઠાવો હોય તેનો જે નથી ચમત્કાર શા માટે કે છે લોકોને ફફાવવા લોકો લાભ ઉઠાવવા માટે સંદાસ શક્તિ નથી ચમત્કાર કરી છે હું એટલું જ છું કોઈ ચમત્કાર કરી બતાવકાર નથી ચમત્કાર મટી ગયા બહુ તો કા મટી ગયા શું થયું ચમત્કાર નહી શું કેવાય કેવાય તીર્થંકરો અને જ્ઞાનીઓને યશ નામ કર્મ બહુ મોટું હોય તેમ અભ્યાસ નામ કરવા ને એને કામ કરે છે એટલે આ લોકો સમજે નઈ અને કૃષ્ણ ભગવાન આમ કુક્યા તા વાગ્યું કેમ ચમત્કાર ના કરે વાસુદેવ નારાયણ જેવું તો આ પ્યાદા શું કરવાનું કમા દાદા નું નામ લેતા એનું કામ થઈ જાય થઈ ગયા બધા દાદા તમારો મોટો મોટો ચમત્કાર કે બધા સંપ્રદાય ના લોકો બધા ધર્મ ના લોકો મારફા વૃત્તિ ના લોકો ને એજ મોટો મોટો ચમત્કાર ચમત્કાર કે આ ચમત્કાર આપડે ગણતા નથી હું તો કઉ ને ચમત્કાર લાબુટા એટલે ખોટો રોજ થાય છે તમે તો અમારી શ કરી અમારી શીધો વસંત અહંકાર લઈ લે તે જે વિરાટ સ્વર્ગ છે તે અહંકાર લઈ શકે બીજાનો અહંકાર લેવો જે વિરાટ હોય તો લઈ શકે બાકી બીજા નો લઈ શકે એને પણ ચમત્કાર નથી એમાં તો આ બધા બધા સમી જાય બધું લાગે છે માન્યતા એ લોકો માન્યતા માં થયા છે માન્યતા કઈ રીતે તોડવી અત્યારે આપડે ભાવ થી એમના હાથમાં સાધન ના હોય કરી બેઠા આપે સજુર ગયા જેવી સ્થિતિ થઈ છે આપે થજુદર કર્યું એના જે સ્થિતિ થઈ છે બઉ મુશ્કેલી હશે બીજાનું બીજા નું અહંકાર લઈ લે અહંકાર કઈ નાખે એ વિરાટ સ્વરૂપ શું પોતાનો હં બીજાનો હંકાર अंधारू होता प्रकाश थी जाए प्रकाश थी जाए तो बढ़ु दूर थे अंधारू જેને પ્રકાશ એવો થઈ ગયો હોય શક્ય છે બધું કોઈ શક્ય ના હોય બધું જ ના હોય શક્ય નથી થતું એનો આગુ છે કરવા દી આવે જેવો પ્રકાર પ્રગટ થઈ હોય ત્યાં કહી દઉં મને પ્રકાશ કરી આપો બસ એટલું બીજું કંઈક કરવાનું માગી લેવાની જરૂર એક જ પ્રશ્ન ઘેર બોલાવજો અમને થોડી વખત છે તે ખબર એટલે મોડા મૂકીએ ત્યારે ખબર પડે કે ઘડી આવી છે એટલે ત્યારે તમને આત્માનો અનુભવ થાય આત્માનો આત્માની પ્રતિ પ્રતિ હું આત્મા જો પ્રતિથી બેસવા માટે એક જ્ઞાની પુરુષનો પ્રકાશ પાડે અને આરણ તોડી નાખે કર્મો ભસ્મીભૂત કરી નાખે એટલે અહીંયા આગળ વધુ હવે દાદા ભગવાન ક્યાં આગળ હા આ તો દેખાય છે દાદા ભગવાન આ જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ દાદા ભગવાન નાશ પ્રગટ થયેલો છે સમા પ્રગટ થયેલો નથી પ્રગટ થયેલો છે કેટલો ઘેર છે સમજો ને એટલે પ્રગટ ના આધારે આપણો દિવસ થગી જાય છે નહી બીજી કોઈ જગ્યાએ થગે અંધારાનો દિવસ બીજો અગે નહિ મારા જે ગટ પ્રગટકી બધિયારી હોય તો પચીસ હજાર માણસ થઈ જવું હા પચીસ હજાર માણસ બધા થઈ ગયા બધા અદ્વાલું હા હા બધા સાગ્યા દીવો ના થયો જંગલ માં ન કાર્ય ઉપકાર ઉતાર મને બીજા ના તમે મારીયર ભર થયો અત્યાર સુધી એન્જિનિયર થયો એન્જિનિયર ભણ્યો સ્વતંત્ર રાત્રે આવે તો પછી બેસાડવા પડે આવે તો બેસાડવા પડે રાખીએ પછી ગણ્યા હોય તો પછી વિચાર કરવો પડે જાણીતા હોય જાણીતા હોય તો રાખીએ તો રાખવા પડે રાખવા પડે કરું પણ પુણ્ય થી પ્રાપ્ત થાય છે કદાચ પુણ્ય થી પ્રાપ્ત થાય છે પડે <coughs> છે <tos> જે મુક્ત પુરુષ હોય મુક્ત પુરુષ જ્યાં આગળ આપડે આત્મકલ્યાણ થાય જે દેશર બધા હોય તે દેશ માં બહાર તાવે છે જે દેશ માં તુર ના હોય ત્યાં તાવું ચા એટલે કાયદા છે સમકારીઓ બધા મંદો લેવા બોલે બધા બધા મંદો બોલ્યા બોલે ત્યારે બઉ ઊંચી કક્ષાણ પૈસા પૈસા જોઈએ બધું પહેલા જોઈએ બધા છે આ પ્રકાર છે શરીર નું નામ કરોણા પણ તમારે આત્મા થોડું થાય પણ આત્મા તૈયાર નથી હજી પોતાનું એટલે ત્યાં હું છું એ જાણ એટલા જાણવા મળે આજે ઘરે હર માં એ દેને સકો કરી નથી ઓરમાય ગણે નથી સગો કરે ને તેમ ગરવાય પણ નથી ઓરમાય ગણે નથી સગો પણ નહી એસા હશે સગો કરે નથી કરા હા વાત માં તો સારું છે આટ મત આવો તમારી સરખા દે વિના કે એસા જ છે કે દરેક વાત સાચી હોય છે દરેક પૂર્તિ દરેક પૂર્તિ જીવમા આત્મા બે પ્રકાર નો છે હાજર એક પ્રતિષ્ઠિત આત્મા અને એક મૂળ આત્મા મૂળ આત્મા શુદ્ધ આત્મા ચોખ્ખો આત્મા ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય છે કડતું નથી કઈ પડે અડતું જ નથી નિર્લેપ જ રહેશે કાયમ અને આત્મા તે પાવર આત્મા છે કેવો છે એના શુદ્ધ ચૈતન્ય લઈને પાવર ઉભો થયેલો એ પાવર થી આત્મા છે પાવર આત્મા આ બધું ચડાવે છે શુદ્ધા તરીકે જીવ જીવ પણ સમજી જાય તો શિવ થઈ જાય ઉપાધિ ઉપાધિ સ્વરૂપ જીવ છે નિરુપાધિ સ્વરૂપ ચેતન છે ઉપાધિ સ્વરૂપ જીવ પાવર આત્મા અને હસર એટલે મૂળ આત્મા એ બે માંથી વાત કરેલી હોય બધી અને જે ચાર વ્યક્તિ છે ને એના વેદના ઉપરી હોય તે કઈ શકે એ જવાબ આપી શકે ચાર વ્યક્તિ આત્મા વેદમાં હોય શકે નહિ કારણ કે શબ્દ રૂપ નથી આત્મા આત્મા અવર્ણનીય છે અવક્ત છે નિઃશબ્દ છે શબ્દરૂપ નથી આત્મા એટલે વેદમાં હોય શકે નહીં નેતી ને નતી આત્મા નહિ ગોટું જ્ઞાની વેદના ઉપરી એવા જ્ઞાની પાસે જ આત્મા જડે નઈ તો આત્મા જડે નહી એટલે વેદના ઉપરી કેવાય જ્ઞાની પુરુષ પરમાનંદ પણ બસ બીજું કઈ નહિ કઈ વાતચીત કરેલી વાતચીત કરવા તો નહીં જોઈ લઉં દુનિયા માં કોઈ આપી શકે નહીં વર્લ્ડ માં કોઈ દરમિયાન આપી શકે નહીં આ શું આપે બધા આ બુદ્ધિ નો ખેલ નથી બુદ્ધિ ખેલ નથી આ બુદ્ધિ નો ખેલ નથી તે કોઈ જવાબ આપી શકે એનો આ બુદ્ધિ ઉપર નો ખેલ છે